મન સર મળે બરોબર જૂની લક્ષી ચડ્યું એટલે મન સડવા મળે શું એ કામ બઉ ઉત્તમ કરીએ મને ગમે હોય એનો એમ એક થોડો કર્યો છોકરા ઉપર કરવાના નથી રજિસ્ટર ને નાખવું કોઈ સાધી સદેશ નાખી વાત સાંજે ઊંચી જોઈએ યાદ નહીં ઉચી સમજણ નહીં બરાબર ખરાબ ખરાબ વાત ખરાબ વાત છોકરા માટે પરમા્ ના કહેવાય બરાબર પરમાતા માટે કરી શકી બરોબર એટલે બધું ધર્મ ને માટે કરી શકી કરવા ઈચ્છા જ નહીં દુઃખદ ના પડે સંગ્રહ નું દુઃખ છે હા શું થશે શું નહીં શું બઉ સારું કામ કર્યું છે બહુ ઓછા હોય સાચીક હા સાચ છે આ છોકરા કરે એમ ના થાય ખુદા ના બરકતું કે બરકત આવે બધું નાણું થોડું થોડું પણ બીતે બઉ કશું થાય છે આ કેટ હતો માસ શું ગરમી છે આ શું ગરમી છે શું ગરમી છે કોને ફજક કરો છો કોને ફજે કરો છો ભગવાન કરો છો ગરમી કરો છો કોને ભજત કરો છો ફજે કરો ભાઈ નથી તમને આખી ગરમી ગરમી લાગે પણ આ ગરમી આખી ગરમી ભજે કોને કરો છો બહુ જ બાળક છે શોખ હોય તો નીકળી જાય એટલે બોલી છીએ ગરમી વધારે પડે એ શોખ નીકળી જાય એટલે આપડી વાડી એવી નીકળે છે બીજા મારા જેવાય ગયું કન્ટ્રોલેબલ આવે તમે કેટલી આટલું બધું આટલું બધું ભાગ લાવે તમે આટલું બધું ભાગ ધરાવો શું બોલો ગાઉ ગમે ભલે ભલે કરો અને એનો ઉપાય પંખો પંખો ફેરવી ખબર ને અને જો કપડાં કાઢી પાકુ ને શું ગજવી ના હોય ગરમી સહન કરવી એ મોટો ઉપાય છે ગરમી સહન કરવી એ પણ સહન કરવા નહિ જે માણસ એમ બોલે છે ગરમી વધારે છે એવું બોલે છે નહીં ગરમી હોય છે કેટલી ડિગ્રી કુદરત નું નેચર એવી છે એવું એટલે તમે તો ઉપાય કરી શકો છો રસ્તા પર દજાવાતું હોય તો બુટ કરી હા બુમા બુમ કરીએ સરખો પર હા નહી બોલવું છે બહુ ગરમી છે બઉ ઠંડી જ એવું નહીં બોલવું છે દાદા તમે હા તાવ આવ્યો છે હા પટેલ તાવ આવ્યો છે એવું ગણું હા સી વાત કરે આપડે શું લેવા દેવાનું પાકા મને તાવ મિક્સર નાખવાથી એક થઈ ગયું આ મિક્સર મી ને આવ્યો છે હા કેવું ના કે ભરકે નહીં કે માસમા હોય બીજા તો હું શું લઈને પાછી ભાઈ ના હાજર એને કેવું સમજ ને પડે નામ શું પાનાચંદ ભાઈ પાનાચંદ ભાઈ પાનાચંદ પાનાચંદ ભાઈ ભાઈ ના ભાઈ ભાઈ પાંચ જગ્યા કરી દેવા જગ્યા થઈ જાય હવે એમ લાગ્યું કરવાની જરૂર છે શું કે હિટકારી થઈ પડે આ લોકો ને હિતકારી થઈ પડે એટલા માટે શું ભેગા કરવાની જરૂર છે કેમ રે આપણા લોકો દેહ ની શાંતિ ક્યાંથી કરે છે દેહ ની શાંતિ ક્યાંથી કરે છે માણસો દેહ ની શાંતિ માણસો કેમ કરે છે પૂછે તરફ માર્ગ ઝડે માર્ગ દેહ ની શાંતિ કેવી રીતે દેહ ની શાંતિ કેવી રીતે કોઈ ચીજ નો નિર્ણય નહીં લેવાનો સાત પંદર ચાલીએ તો દેહ ની શાંતિ રહે નહીં દોડધામ કરીએ શાંતિ રહે નિયમ ને આરાધીએ નિયમ જોઈએ શાંતિ તો મનમાં કોઈ નિયમ ના આરાધન કરીએ ને તો શાંતિ કરી દાદા કહે છે મન તો શાંતિ વાળું છે આપડે નિયમો નથી રહેતા એટલે અશાંત થઇ જાય છે મન એ ઘણી જુદી જુદી વસ્તુ જુદા જુદા સંજોગ ઉપાય કરીએ શાંતિ આપણે આ જમાની સારી આવી બીજા બેઠક ની શું જરૂર હતી જમીએ શું જરૂર હતી કેરી રસ છે ભૂ છે ઘી છે બધી તો એને સીતારે કામ કરીએ બાકી આપડે બટક ભટકીએ ને કામ પર જઈએ આરામ સાંભળે પાસે કોઈ શેખવાનું નહીં એટલે જે વખતે જે સ્થિતિ આવી તેમાં મને રાખવું બેઠો હોય તો ધંધાના વિચારમાં જ પડ્યો હોય એટલે આરામ કરીને અપર ક્લાસમાં એટલે મનને સ્થિર ના આવે જમતી દેવા ના આવે હેરાન કરે તમને વધારે ગાંધી હાઉ માં ડાય વહુ હોય તો શું થાય એમ છે પછી શાંતિ રહેતી જમતી વખતે જમાડી હારી રીતે બંને કઈ જ્યાં બરોબર યાદ કરે અને સુ ગયા એટલે મુંબઈ ના મુંબઈ ના પંચાણું ટકા લોકો ઓફિસ માં જાય છે જમતી વખતે ઓફિસ જ ગયેલા હોય જમતા જમતા જમતા જમતી વખતે ઓફિસ માં જ ગયેલા હોય તો જ નથી આધાર જતા કઈ બઉ બહાર બે હશે તો ભાઈ બહુ ઉતાર એક જ હશે મોકડે રીત થતી હોય તે રીતે થાય બે હાથે ગમે તો બેવકૂપમાં સોપે બે કૂપમાં જવાય બે પછી એક પછી એક થયા એક હાથે તો એક પછી એક એટલે છે ભોગવતા નથી એટલી મન મન શું થાય છે મન ભૂગ હોય છે અને આવું કરે બિચારું કંટાળી જાય મને કઈ જન નિરાપે આઈસ્ક્રીમ ખાતી વખતે એના દુકાન હોય ભૂલ થઈ છે એવું જાણીતા સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રાખીએ જે સ્થિતિ ના હોય તે